એનું નામ જ ધ્યાન શુક્લ ધ્યાન કે ક્રમિક માર્ગ માં વખત કોઈ સંકેત હોય આપણા જેવા હોય વખતે આપડા સંકેત કેવાય ચાલો બોલ્યા કરે છે રાગ ના આધારે સંકેત આપડે કહીએ અને આમ જ છે એવું માને છે કેવું માને છે હા બારના દરિયા ને ધોવાની જરૂર નથી આવું શાસ્ત્ર લોકો ને શીખવાડે નઈ લોક માં તો લાભો માં એકાદ માણસ એની જોડે શીખવા લાયક હોય બીજા બધા લાયક હોય ને લાયકાત નથી બીજા તો બધા સંસાર રોગ ભારે લોકો ને હવે એ સંકેત એ કેવું એવું હું સુધાર્થ માં છું એવું શું ને ધ્યાનમાં બેઠેલ નહિ લક્ષ માં બેઠેલ નહિ શું કહ્યું લક્ષ માં બેઠેલ નહિ કેવું સંગીત થાય આ કર્મ બંધાય નહિ એવું આ જ્ઞાન છે ભલે તમે દુકા હોય પણ અમારી આજ્ઞા ભરો તો આ કર્મ એ કોઈ બંધાય નહી અને આજ્ઞા છે દુકાન તો ચાલે છે આ વ્યવસ્થિત આપી દીધું પછી ઉપાધિ છૂટી જાય ની ઉપાધિ પાર્ખી ઉપાધિ લઈને આપડે ફરીએ તમે પાર્કિંગ ઉપાધિ લઈને ફરતા હતા મને કહેતો બહુ બળતરા બહુ બળતરા પછી ચાલે છે તરીકે બળતરા જતી રહે ને બળતરા જાય તો નટુબેનો વાયફ કેતા મિનિટ થી વધારે બેસી શકતા નથી એવો ભમરો છે કે બેઠા તો બિહાર ની ગરી વાર શું તમારે જોવા નહિ તમારે બે હા બહે પણ બેસે નહિ કોઈનાથી બેઠા નથી તમે આઠ આઠ કલાક બેસતા ઉઠે બેઠ કરેલી પેલા કુદગલ ઉપર સ્ટ્રોંગ થાય જીવતો નથી એ જીવતું હોય તો ઠીક છે પણ શું સ્ટ્રોંગ થયું મર્યાદા ને શું અપમાન કરવો જગત ને જીવતું લાગે છે ભગવાન ના લાગ્યું જીવતું ના હોય ત્યારે ગાળું પડીએ છો હે આપડું બગડે ને બગડે કચખ કર બગડે કેવું લાગે છે તેને જીવ કે છે કે આમ દોડતો આવે તો એટલે આ જીવતું નથી એવું સમજીને આપડે સમજી જવાનું આપડે દાયા થી જવાનું શું થયું તો આપડે જોવાનું જીવતું નથી એવું જાણીએ તો આપડે નહીં જીવતું નથી જીવતું નથી ચેતન ચેતન એમ કહ્યું છે ને મિકેનિકલ છે આત્મા સાચી વસ્તુ નથી ને છતાં ઉઘાડું પાડ્યું ખોટું થઈ જાય જ્ઞાન ગરું પડે તો બઉ ખોટું થઈ જાય પડ્યા ને મારો ભાષા સમજે એવી રીતે ભગવાન ની ભાષા સમજે નઈ અને આપડે કેવાય નઈ કે આ મળેલું છે જીવતું નથી આપડે કેવું કેવી તમે શું વેચાણ તમે આમ જ્યા કોને સમજવા માટે આપડે આપડા છોકરાને નહીં કે જીવતા ના છે ત્યારે આપણે મારવા હા તો આપણે સમજી લેવાનું છોકરું કહીએ આડું એવું ભૂલી ગયું મગજરા જ્ઞાન જાણો કે ખરેખર એ તેવું જાણી ને તેથી જ ભગવાન નિર્દોષ છે કે નહીં તો હાફ કઈ નિર્દોષ છે એવું ક્યાં કેવી રીતે બને હાફ કઈ ને કે નિર્દોષ છે એ રીતે બને ચોર લૂટી જાય ને પછી દોષ છે બધું ભોજી ગાય ને આથી એમ ગણ છે પછી ગોવા નહીં ને આપણું થોડો માન આપી ગયો હોય તે તો આપડે કઈ કઈ તું નથી અને અપમા ના કઈ રે દાદાર મા જે ધર્મ થી સર્વ દુઃખો નો ક્ષય થાય એનો ધર્મ વિતરાગ ધર્મ સર્વ દુઃખ ક્ષય થાય આપણે કોઈ પણ પ્રકારના બધા પ્રકાર નો દુઃખ થાય છે ને હ તમને કેમ લાગે છે સહી થઈ જાય છે તમને લક્ષ્મીચંદ ભાઈ સહી થઈ જાય દુઃખો સહી થયા એમ બધે નહિ કર્મ કાંધે પણ દુઃખી હોય છે તમારે તો સત્સંગ ચાલુ કર્યો નહીં શું નોંધ થાય આવતો ભવડે બાર નોંધ સુધરે નહિ તેનો કઈ સુખી મત અમારી શોધ જ સુધારું નઈ ને કેટલું એ તો બારનું સુધરે બહાર નું સુધરે અંદર પોલમ પોલે છે ચાલશે દાન કરતો હશે ચાલશે કે પણ બાર આમિશ આપડા એનામાં પણ ચાલે ને પુહાય નહીં સો વારે આવી વાળા પણ જાય પુહાય નહીં